સમજાયું વર્ષાદ કોને કેવાય એ જાણવું પડે ને હા જા કામ થાય છે તમને કેમ લાગે છે ના આપે પુરુષાર્થ કોને કહો છો ધર્મ મોક્ષ માટે ક્રિયા કરવામાં આવે એ પુરુષાર્થ ધર્મ માટે જે ક્રિયા કરીએ પુરુષાર્થ એ સિવાય કે ના કરીએ અહિતકારી બધું સમજ પડે હવે એ હિતકારી ને અહિતકારી કહ્યું પુરુષાર્થ કોને કહેવાય આપણે જે કરીએ તે સફળ થાય એ તો એ તો ના પાડી છે એટલે મોક્ષ ની ફળની આશા ખરી તમને આપડે પ્રયત્ન કરવાનો એનું પ્રયત્ન કરવાનો ફળ આપવાનું એને માત્ર છે આપણો પ્રયત્ન ફક્ત માટે જન્મે નહી તો કોઈ પણ જન્મે તમે જાણ અનંતવતા સુધી ભટેક ભટેક કરે છે મનુષ્ય માંથી જાનવર થાય દાડો કઈ થી ભોગવી લવું કોણ ભોગવી લઉં કોણ લઈ લઉં આખો મિથ્યા છે છતાં સાચું લાગે છે અધિષ્ઠાન ભ્રમ છે એટલે આ સાચું છે અધિષ્ઠાનુ ભ્રમિત ભ્રમ છે પછી વળી ને સુઈ ગયો છે છપ્પન વર્ષ થયા ત્રેપન વર્ષ થયા તારે એનો હિસાબ કાઢ્યો માળા ઘસી ગઈ કેટલી માળા બ્રહ્મ જ્ઞાન થયું નહીં નવઈ મારે બ્રમ જવાનું ના જણાવ્યું લાલતુ શિષ્ય અને લોન બોલો હવે બ્રહ્મ જ્ઞાન કેટલું બધું કિંમતી હશે ત્યાર પછી અમે કહ્યું છે અને જો તું શિવ વસ્તુ ખરી કે છે શું કે છે જોતું શિવ સાચી વાત છે તો ઉપર કરતા હરી છે અને કરતા મીઠે કરતા પણ એક ગરીવારે છૂટતું નથી હું હું છું મુકુંદભાઈ છું છૂટતું નહિ તો વિચાર કરીએ મુકુદભાઈ છૂટે પાંચ કલાક એમ એક મિનિટ એવું થાય શૂન્ય તમે આત્મા થઈ ગયા કે મુકદભાઈ છો મુકદભાઈ છો કે ના ના કશું વાંધો નઈ હાથ કાપી લેતો ગુ પછી એટલે પેહલા દોષ દેખાશે પોતાના તારા દાડા વર્ષે આ તો નરા દોષ નું છે જન્મો જન્મ સંસ્કારો ભરીને નરા દોષ ને ભરેલા છે બાકી ભૂલકાળ જ છે હા કે ખોટું થાય છે એના છોકરા પડી ગયા છે ચાલુ જ છે ને ભગવાન નું છે ભગવાન આવું સુકાદ ચલાવે છે મે <coughs> <coughs> <coughs> <coughs> <coughs> મુરક ખજી ગયો ખજી ગયો એ તો આપણા કર્મ અનુસાર આવ્યું છે કર્મ એવા કયા એને લઈને કર્મ નું કર્મ નું કર્મ નો કરે છે પણ એને કર્મ ફળ ભોગવવા પડતા નથી કરે આ એવું ભગવાન કાયદો કર્યો છે જે કોઈ પણ કરતા થશે તેને ફળ ભોગવવું પડશે રહે છે ક્યાં એને કોઈ દાંત નું પેલું છે જ નહીં ભગવાન તો મારું વિરોધાવાસ તમને સમજ પડેલાવાસ હવે ઉપર જો ભગવાન હોય તો આપડે મોક્ષ આપડે જે માનીયે છીએ વાત ખોટી છે મોક્ષ ની વાત છે એનામાં પડી જવાનું આપણે ભગવાન કેમ નવું અમારી તમારે મુકદ્દ સમજવું છે સાયન્ટિફિક ભાષામાં સાયન્ટિફિક વૈજ્ઞાનિક ભાષામાં ના શ્રદ્ધાળુ અત્યાર સુધી તમે જે જાણ્યું છે એ લોકિક ભાષા જાણે છે નઈ ને શાસ્ત્ર લખેલા બધા સંપ્રદાય નો છે આપડે આ ચાર વેદ એટલા સાચા બીજા સંપ્રદાય એટલે શું ગીતા ભગવાન નું નામ કોઈ જગ્યાએ ભગવાન એવું બોલ્યા જ નથી ભગવાન ભગવાન બોલે જ નહીવું બોલેશ છે અને જ્ઞાન પ્રકાશ છે બે જતા પ્રકાશ પડે ને આ બુદ્ધિ નો પ્રકાશ એટલે એક મીડિયમ થ્રુ નો પ્રવાની અહંકાર કેટલું મન નો આ સૂર્યનારાયણ નું અજવાળું અહી પડે તો ભાદરના પટેલ દેખાય છે તે વખતે ગાય પાછું ગાય ને એટલે અમારે આ રીતે અને અંદર તો તમે દાદા ભગવાન હસ્તા ને એ વાંખની મારફત જરાક એરિયા પડે ભગવાન આ તો ભાદ્રના પટેલ છે ભાદ્ર તમારી નજીક આવ્યું ને હા આ તમને સમજ પડી ને સમજાય છે તમે એવું કરતા હતા એ કરતા કરતા આવો ભૂલ નાક્ષ અને ભગવાન બે વિરોધા ભગવાન લઈ જતા હોય આપને તો ભગવાનનો ઉપકાર ગણાય એટલે આપણે ઉપરી વાનવો પડે ઉપકાર હોય ઉપરીવાની એટલે આપણે એટલે પછી આપડે ત્યાં મોક્ષ લઈ ગયા પછી અહીં બેસ આવે તો આપણે અહી બેહાડે અન્ડરહેન્ડ નહી તમને બોસ નું ગમે છે શું તમને બોસ ગમે છે મારે કોઈને નોકર બનાવો નથી કોઈ ધક્કો ખવડાવ નથી મારે કઈ જરૂર નથી સમજ પડી ની The the world world is the puzzle itself. God has not puzzled this world at all. a-guncheo. A-kwa-e-do, a-gho-karyo. te ajine ajine zonay, te Gnana-a-pi-ashtar punya ne આપડે તો જ્ઞાન આપીએ ત્યારે પુણ્ય ને પાપ ને તો પુણ્ય પાપી છે બધા તત્વો આપડે તો એટલો જ તૂટી જાય છે એટલે આપડે તો વિજ્ઞાન જ બહુ જુદી જાતનું છે આત્મા ના ગુણો તે તો આપડે કાર્યસ્થિકારી બઉ જબરજસ્ત અને આપણને એમ લાગે હો તપેલું દૂધ થી ભરી ગયું હેવા નથી ઉભા ઉભરેલું છે શું છે આમ તપેલું દૂધ થી લાગે કેવું લાગે લાકડો કાઢી લે તારે નિ વિકલ્પો કરે હું અમને પાડોશી થયો એટલે હું આ પાઠમાં પાડોશી વાતો હું અમને ભારવાદ થયું હું અમને ઘર માલિક થયું અરે તું કઈ જાતના વિકલ્પો વિકલ્પ બાકી રાખીશ કે છું હું ને શોધતા